ચિંતા એ બધું કેવી રીતે આવે છે એ બધું ક્યાંથી આવે છે ચિંતા નહીં નહીં કુછ ભી નહી બ્રાહ્મણ હોય આપી નહીં वो वो कैसे मानेगा अरे वो लूले से नहीं दादा जी हमें हत्ती ना से ऐसे वो ना दिए ऐसे रहते रहते नहीं करेगा क्या करेगा अंत से कोई बाजार में कोई कर भी नहीं करेगा वो टेस्ट से थे अंत से मटेरियल तो बहुत भी हिमालय में इन सब्जियों पे है अंत से देखो पीपल पीपल ना हके है किससे इंग डॉक्टर सो मेनी ज्ञान है કેવી રીતે ગુરુ નો કોઈ અભી ગાળી દેવેલુમ કરેગા મા પછી એને શ્રાપ આપે કે છે તો પછી શ્રાપ આપે છે તાકી તાકાત એ નહીં હે અભી કોઈ ગુરુ તાકાત નહીં શ્રાપ દે સકતા શ્રાપ લગા નો ગુરુ યુ શ્રાપ નો ગુરુ ગુરુ તો કથા દી વર્ડ ઇમિનેટ ફોન દોડ શિવ શંકર As he gives this dialogue unto Gauri Shankar Parvati Devi, <laughs> <laughs> what happens, <laughs> <laughs> even Pashishta <laughs> Muni, Pashishta Muni, Muni puts Sharap, Narad Muni, he is so close to Bhagwan and he gives the Sharap that any incarnation... <laughs> <made>. <laughs> he is saying there are different kinds of people, Muni, mm -hmm. they are How not out. now. Well, then I want to, well, I want to be like that Munir, you see? That's why I say, you Now you understand why I say, Where am I going, Vishra? What makes him, as he said to me before, or you're saying that he says, that's why I wanted to hear from his mouth, right. not from oh, nobody right. else. Yeah, right. Because if somebody gives me second-hand information, then the Shruti so is yeah. ruined. Right. It's right. no good. good, no value. It's no good. It's no good. It's no good. It's no good. It's no good. It's no good. તો એની ઈચ્છા એવી છે કે તમને કાન માટે થોડું હિયરિંગ એ લાયું છે કે મારે અજ્ઞાન હજાર માસ તરીકે મારે ડાયરેક્ટ તમારી સાથે વાતચીત કરવી હોય બડે ડોક્ટર ના બોલાય હેલ્ડ ગુના પૂરા ઘુના પડે સબલો બહુ બોલે કર્મ એમનું ભૂગો મહિમ I am limiting my source of intake of energy. Uh, I can't shout too much. When I was thinking that the harmony of you thought I was thinking English, I was thinking no. somebody was asking me if I'm thinking English, but the word was blending. तुम्हारी बच्चे मां दिखाई नहीं। हां। तुम्हारे चीजें मत लाते। लव देयर आई म थिंक वो दो पड़यो। हां, थैंक यू। दादा ने ले लिया। બોલે મથીને છે મુજ બેહીરા દેને સ્ફર્ત નહિ ને કોસમ દે આને સમજાવ છે ઉદનાથી હવે વાજે સમજ્યા જ નહિ જાદુ લક્ષણમ આસે મોડ દે વન ઓફ ધ મોસ્ટ કોરપ્ટેડ થિંગ્સ ધ પીપલ ડુ અ મિચ્યુરલ વોટ નીડ ઓફ કરપ્ટેડ થિંગ્સ ડુઇંગ ઓન ધ બ્રિટિશ લોકો નો ઇનસસ ઓનર ઓફ ધીચ નોટ ધી ઓનર ઓફ માઇન્ડ It doubt will not go by Carlo. What? Water mein sab? Can samandya papada pehla. There he no be shared. I'm not thinking enough. He share he shares lot but maybe because of I deep here. That's it because there up. And could you lag it to our that thing there the line. I want lot to withdraw though. અમે એક ગુરુ કભી નહી ગુરુ હોય ગુરુ હોય એમ કે દાદા કભી રાત હોતા હૈના આદમી ગુજરાત કો આ જતા હૈકા ખ્વા ખ્વા ખાબ મે આખા દિન ખ્યાલમાં રહેતા આખા દિન ચોવીસ ઘટા દાદા હર બહાર દાદા રહેતા હર બધ હા બસ but yeah, again but not not as much you know. so, yeah. he is always in the dreams of everybody kisi ko dukh ho raha hai to humko humko bhej do dukh koi kisi ko rola thai the jane aaj nahi koi kisi ko dukh na humko bhej do all right humko koi jo koi the nahi yaar always make clarify ભાવના બહુ ભાવના અહી ઘરનું બધું જુઓ કરો અહી તો લખાવ્યું લિમિટ માં હોવું પ્રમાણ માં હોવું છે વજન તો કીધી શકે એવું હોય મનમાં એમ ના થયું કે આવું મારે કેવું થયું આવું એવો વિચાર હે કોણ બાર તો ગમે તે હંકાર પોવા માટે હિસાબ જ કરવાનો જેમ ઘરના માણસ ઘરના માટે ખર્ચો કરે છે એ રીતે વધારે પડતું નિવેદન કહેજે પાથિયા આપણે કેટલો નહીં થાય એ મને કઈ લિસ કોન્ટેક્ટ કે શું છે મને કોણ દરુર થઈ માનમાં ખટકો છે ને તે નહીં ચૂદાય છે દાદાજી કીધું છે કતો अटकતો નથી અહંકારી ને અટકે સાયકલમાં કતો अटकતો નથી અહંકારી ને અટકે ચારે ભાઈ અમે કોણ ને આપે પોતાના માટે આપવા પગાર આપી દેવાનો પાંચ મહિના પછી તારા તો બાકી દુનિયા આવી ગયું બધું એક લાખ ને અગિયાર હજાર દસ પંદર હજાર પાંચ હજાર ના છે કેસે ભયંકર દુઃખ હતું ચિંતા મોટા ચલાવનાર પોતે છે એવું લાગે છે તેવી ચિંતા કરે છોકરા છોકરાઓ હું ચલાવનાર છું ને ચલાવ ના કલ્પના જ કરવા જેવી જ નથી અને ચિંતા કરીને બધું ગોઠવણી કરી નાખે ચિંતાથી ઉઠું બગડતું જાય છે એના કરતા અમે છવી વીંતા એવું સંસ્થા અને બધી ફાયદો નિકાલ કરી જે થાય ગુગોરામાન જેભાઈ ગુગોરામાન થાય આપડે જાણી ના પછી અમદાવાદ રાતે કોઈ બેઠા અમદાવાદ બસ જેવું થઈ જાય પેલો ઘરવાળા બેસી ગયા ઉઠતા નહી ઉઠતા નરે રાહ જુઓ દુઃખ દુઃખ દુઃખે વિયોગી સવારનું છે તું રહું તો સારું તું રહું તો સારું એ બાધાઓ રાખે અને દુખ નઈ કે તમે તમે ના હાણગમો કઈ થયો નથી થયો નથી તમે पर तो के भाई दुख एव दुख आटला बहुत दुख में दादा भेगा दुख उपी गादा जड़ ने तो याद करवी पड़े दादा એ પડને તો યાદ કરી પડે કે હે પડ તો હતી તો દાદા મળ્યા નિમિતતાના કારણે કે સુખા પુનીમિત સુખમાં સખી કેલો છે કે કેલો તો કે દાદા તો છે એટલે આપણે શું દુખ છે તેવા ઘરે આપણે દાદાને શું કામ કે પછી આ દુખ આવતા દાદા બેગા ના હતા આ તો અમે બેસી ગયા આમાં સપનું પોજી હા એ ભૂલાતા હે પં કબેમાં તો અમારે શું હા હોલો એ વર નહો મારે હું કોલેજ જમાવી છે હવે હીરાબાદ માટે જમા બંગલા વાળા મકાન વાળા કશું નથી એટલે ટેન્શન નથી આ બધું છે એટલે રાખીએ મકાન હવે હવે ના નીકળાય સારા <laughs> મા <laughs> અંધારું પોતે અંધારું થઈ જાય પોતે પ્રકાશ માં આવવું છે એવું કે અંધારામાં રખાય પ્રકાશ નામ પાડ્યા પછી અજમો ફાકો આ પદ્ધતિ જેવી થઈ ગઈ છે જીવાની પદ્ધતિ દૂર કરો પાછળ બીજી કોઈ જિંદગી રહી નથી तो पर फेस तो तो फेस ने। फेस जागर मई जाता અંધાર છે તેથી ઉપાધિ બધી જતી રે ખરેખર પ્રકાશ છે હમ પ્રકાશ ખરેખર છે ખરેખર કોણ છે ખરેખર તો હવે લાગે ખરેખર છે કે નઈ એ ધીરે ધીરે બહાર આવે ખરેખર પ્રકાર નથી ને ના ખરેખર શું થયે ખબર નહિ પડે કે પ્રકાશ એટલે શું તમે તો આ ડિઝાઇન ના માલિક છો ઓનર ઓફાઈન ઓનર છે એમ કે અને એ પ્રમાણે જીવે છે ઓનર છીએ અને એ પ્રમાણે જીવીયે છે ઓનર છીએ અને એ પ્રમાણે જીવીયે છે માલિક જે છે જુદો બેસી જ માલિક ને ઓળખી કાઢો ખરો માલિક તો ઉપર છે બધાનો ખરો માલિક ઉપર છે બધાનો ના ઉપર કોઈ બાપુર નથી બધે ભાઈ આવ્યો બધો આકાશ છે માલિક અંદર ઉપર કઈ પોલ માં કોને ખબર છે કઈ રહે છે કોને ખબર છે કે ક્યાં રહે છે ત્યાર પછી કે કેન્દ્રિત કરે છે બધાને હકુમત કરે છે है गना है स्वरूप स्वरूप भगवान ઊંધો વળી જતો હોઉં અને મારું કામ નું કોઈ છે તો એપ્રિશિએટ કરતું ના હોય તો એમાં હું શું કરું મારો શું વાંક એમ આપડે કદર કરી આપડે કરી કદર ના ગાય કદ ઉમર તો વહી જાય છે મળે છે એ જુદી વાત છે માટે આપડે કર્મ આધીન અભજ મળે તે સ્વીકારી લ્યો પણ પછી એ તો રાદયમાં થાય કે એટલે કે આપણે સારુ કરીએ છતા અબ્દસથી કેમ મળ્યા કરે આ યાર સારુ કરી તેનો ફળ નથી મળતું અબ્દસથી બીજું ફળનો કોઈ મળાય નહીં અબ્દસથી નહી તો ક્યાં કંઈ ઇનકારા કરે અબ્દસથી બીજું જે પેણા કરેલું તેનો આ ફળ મળે તે રા સારુ કરી તેનો ફળ તો હવે મળવાનું તો એની ખબર કેવી રીતે પડે કે સારુનું સારાનું ફળ પછી આપે ને કે કેમ આપે સારુ કર્યાનો ફળ આ હોય જ નહીં ક્યારેય પણ ન કોઈ છે પછી બીજા જન્મ સારું કર્યાનું ફળ આ જન્મ માં જ મળવાનું કે પછી બીજા જન્મ આવશે થોડા વખત પછી મળવાનું આવું બગાડીને કેવી પછી અકળાઈ ને માણસ ખરાબ કરવાનું શરૂઆત કરે છે એવું થાય માણસ અકડાઈ જાય અને એને કશું જ ના લાભ મળે અથવા કોઈ પણ પ્રકાર નો ના મળે એટલે ખરાબ રસ્તે મળી જાય આપડે લાભ હજુ આભાર રસ્તે બગાડીએ છીએ ભારત ના રીતે અમે તમારું હારું કરીએ બીજાનું છે હારું કર્યું નથી હારું કરે પીલા છે તમારું કર્મ જ કરી રહ્યા છે એને તે જો એ સારી હોય કુદરત તો જરા તો વિચારવું જોઈએ ખોટી ઝગડો કરીને એક માસ સંદાર બહાર ને લાતો માર મારી ગયો કેમ રાતું મારો બહુ ચાલી ગયા ફરવતા રાહ જોવા સારું કરે છે એમ કે છે એટલે એવું કે છે કે એમને એવું લાગે છે કે કદર નથી કરતી એમ એવું નથી પણ અને એ કે છે કે એટલે કદર નથી કરતી એટલે આવું જીવંત જીવંત કદર ના કરે તો આપડે ચા પીવે ચા ભરાય પછી પીએ પછી જવું બહાર કે જા બનાવી પીએ રેટ થયું તારે હવે મોડું થઈ ગયું તારે ના કે છે હવે જયારે બહુ મોડું થઇ ગયું તારે ના કે છે મોડું સહજ થઇ ગયું કાલે સાથડી રેડું થઈ ગયું થઈ ગયે દસ મિનિટ આપવા બેઠા મોડું થઈ ગયું થઈ ગયું સાતડી મોડું થઈ રહ્યું છે ઝગ પકડતા પગડે સાય છે તો ના એવું નથી ભાઈ બધા બધા જોડે બહાર બધા ની જોડે પણ ઘરમાં વ્યાજબી ના ગણાય થાય નહી એનું કારણ શું દેખાય પ્રારબ્ધ જો પ્રાર્થ ગાયો દે એને શું છે એટલે શું કરવું જ આપણે પ્રાર્થ ને ગાળો કરવું શું શાંતિ માટે કરવું શું શાંતિ માટે શું કરવું પ્રારભ ને ગાવો દઈ શાંતો પછી સ્ત્રી નો શું સ્ત્રી છે આપડે ખુશી શું કરું નથી કોઈ કોઈ ને કશું કેનાર કોઈ નથી એટલે તકલીફ ઉભી થાય છે વકીલ ને પોતે પોતે આરોપી પોતે વકીલ પોતે થઈ શું કે જીવન સુધર્યું બગાડ્યું હું તો બગાડ્યું બગાડેલું બગડેલું સુધારે નુકસાન કરે છે મને કઈ જાય ચોખ્ખું નુકસાન કઈ નઈ બસ જતા રહો ઘર માંથી हूँ जता रो जता है बीजे एक <त्त्त्तिक्रणा> કોલાઈ પરેલાનો હોય માસ પરેલા લઈ દે જો બુજે જ નહીં કે તો તકદન નહીં દેતી કે કે આ બને એ તો કોઈ ના આય તા ગમત ગરા નબર ન સાય તો ખાય તો વાનવા ઈકો એન સુબદર પણ થઈ પેરાને પૂછ ને એને એને કેમ થાય છે ઈ ગયે એને પૂછો એને કેવું થાય એવું નથી પડતો સુખ કશું નથી પડતું બધા નથી બે ધોળ મારી મારે તે હિસાબ છે આજકાલ જમાડ છે તે હિસાબ જમાડે પણ મારે છે જેવું નિમિત્ત ને કેવી રીતે જુદું કરી ને બંને કરવા નિમિત્ત છે એનો દોષ નથી कोई, कोई तारे तारे तारे नहीं नहीं रहे तारे नहीं रहे। कदर कदर करता करता रे छे!! तीदर कर અત્યારે છોકરા પાંચ લાખ રૂપિયા નું આપડે વારસો આપીએ તો એ છોકરો કે છે તમે ના લાગે છે તમારે ચાલો પડે કોણ પ્રકાશ કેનિંગ દીપક ભાઈ ભાવ છે એ બંને ગાવ ને ઈચ્છા દે કે ખબર હોય ને તો મારા મળે શું કે પેલું ના પેલો હું કઉ છું કે આવો બધા સંપત્તિ એ ભાવ અંદર નો કે કમવા એ બા ત્યાં ભે ભે એ બા આવ એટલે આલતા બ નકવા દી મામા ના ભાવ છે કે ભાવ ના ભાવ એ વાત જુદી છે કોજી ને ભાવ કે છે કોજી ના આવતો અભાવ કે એટલે છેલ્લી વાત જાણ બોલે તું નીવડવા નીકળી तो चौपड़ी आप याद कर अमुक वस्तु केव वर्णन नहीं कर सकता याद नहीं, नहीं कार्य करता हो जर, जरूरी टाइम फिट जाए તમને લાલ સિગ્નલ આપે કેવું બુદ્ધિ તમને સંસાર માં રાખવા પ્રયત્ન કરેલી રણછોડ ભાઈ ચોપડી છેલ્લી કરી દાદા નું દર્શન બહુ સરસ અને દાદા ની પરમાત્મા પણ દાદા એ તો જીવી બતાવી દાદા ને બાઇબલ કે મને અહિયાં આવ્યા હતા ભેગા થયા હતા ચોપડી લાયા હતા મોહ નહી દાદા જરાય કોઈ વાત નો મોહ નહીં મોહ તો બધું આ મોગત છે બધું જે બધું બધું એ દાદા માનનો ને અમુક ટાઈપ નો લખવાનો ને હશે મોહ બધા આ બધું મોહત કરી છે બસ